જેને પૂછ્યા બે હાજર નથી અમારા પ્રશ્ન પૂછો ને હું તમને લખું કહું છું એ વ્યાજ છે શું કહ્યું કે પુસ્તકમાં નહીં ઉતરે એ હજી હું તમને સંજ્ઞા થી સમજાવી શકું પણ એ કેટલી બઉ ભારે છે અને આજે આખું હમ તો હું અડધો દિવસ પગારવા તૈયાર પગાર આપણે ઉપયોગ ને વર્લ્ડ ની હવે બતાવી છે કે વેદમાં ના હોય કોઈ શાસ્ત્ર ના હોય એ બધી જ્ઞાની પુરુષ બતાવી કારણ કે આપણું મીડિયમ છે એ મીડિયમ થ્રુ બધી જાણી શકાય ખુલા થઈ જશે એ ભાઈ ભૂગડું થયું હોય ને એ લગતા અમારે તેનો કંટ્રોલ જીવ કરશે થોડાક પ્રશ્નો બધા જ પૂછવા અને દાગો બનાવે પરીક્ષા કરવા નથી પૂછવા ઓગણીસ ઓગણીસ પછી સત્યોગ આવવાનો છે આપને શું માન્યતા છે હવે અત્યારે મંડાણ થઈ રહ્યું છે શું થયું છે જયારે ઓપનિંગ બે માં શરૂઆત થતી મંડાણ થઈ રહ્યું મંડાણ એટલે સમજમાં આવ્યું એટલો બધો ઉછળતો દેખાડશે તમને કારણ કે ખાલી કરે છે જગ્યા એટલે બહુ ઉછળતો દેખાય છે જ્યાં સુધી કદી કળિયુગ ઉછરે ઉછરે ત્યાં સુધી સત્યુગાવ્યો કેરાય નહીં શું કહે કળિગનો ઉછારો જ્યાં સુધી એવું કહેવાય નહીં પણ સત્યુગ નહીં ક્યારે શરૂઆત થઈ ગઈ છે એટલે કવિ ઉથાર અમારા છે કાળજી કરવા માટે સત્યયુગ નહીં સત્યુગને શબ્દ નથી વસ્તુમાં આવે છે આપણી આ બદલાવાનું છે આપણી પરિસ્થિતિ હિન્દુસ્તાનની એ બહુ ઊંચી મારે છે જબરજસ્ત ઊંચી મારે તો ના કહેવાય સત્યુ કેવું હોય તો સત્યુકરણ સદી ને સત્ય ઘાત કરવા બરોબર છે અને જો આપડે સત્યુ કહીએ ને તો આ કાળ બહુ જ આખા જગત ને હિન્દુસ્તાન પાસે બધા નિર્ણયો લેવા આવવું પડશે બધું પૂછવા આવવું પડશે ને એટલું આપડે આપણું કેન્દ્ર થશે આખા વર્ગ કેન્દ્ર થશે એના પુસ્તકમાં લખેલું બે હાજર પાંચ મૃત્યુ પછી આત્મા અહીંથી દેવગતિ માં કોઈ જવન ધરનાર હોય તો દેવગતિ માં ચાલે જાય છે કોઈ નર ગતિમાં જનાર નર ગતિમાં જાય છે કોઈ જાનવર ગતિ જાય છે અને કોઈ મનુષ્ય ગતિ માં હોય તો મનુષ્ય ગતિમાં જાય છે अरे बीजा के देह मलवा नहीं हुआ चार वर्ष डर हो कर्मलाउदय तो ये प्रेमी में होना शु आह ना हो फूल दे, दे, देह ना होनी सूक्ष्म देह तारण देख के देह फूल देह ना होते वह हमेशा जहाँ सुधी संसारी सूदे हो ना हो आहारी जील से आहार वगैरह एक बार कलाकू टकी सकता पेट अनिवार्य आहार की जरूरत पड़े तो पैसी देने पीछे खाए पड़े पानी पीवा सूता लगे तो कोई पैसी देने पीए ऊ है तो पैसी दे ऊँगे પણ પોતાના નથી આ સ્વતંત્ર કેટલાક અતંત્ર સિયો છે જ્યાં બાકી બીજા બધા તો સિદ્ધિ યોનીમાં દાખલ થઈ જતા કોઈને એવો દંડ હોતો નથી ખેત યોનીને એવો દંડ હોય છે આ ભૂત યોની એ પ્રેત યોની નથી એમાં છે ભૂત તો દેવલોક થઈ જતા એક પ્રકારના દેવલોકો છે જેનો ધંધો હતો કે જેની ના ફાવતું હોય તેને નુકસાન કરે કરે આપણે અહીંયા આવીએ એના દેવલોકમાંથી અહીંયા આવીએ પોતાને આપણે બધા નુકસાન કરે કઈક આપી જાય અવક્ત છે શબ્દ થી ઉતરે નથી હું તમને કહું એટલું શબ્દો પછી બીજા બીજી રીતે વર્ણન થઈ શકે જે બે જોયું છે એના માટે શબ્દો જ નથી જેમાં પાસે જઈએ ત્યારે મળી પૂછતા નથી તો મને ધીરજ છૂટી પડી મારી આપણે જે સ્વપ્નઓ આવે છે ને હા એ સ્વપ્નઓમાં સાધારણ રીતે એવું આવે કે હું અહીંયા ગયો અને ટ્રેન ઉપર ગયો અને ટ્રેન તૂટી ગયો હું ઓફિસમાં ગયો પૈસા લેણા છે આ જાતના વ્યવહારિક જીવનના સપનાઓ સાધારણ રીતે આવવા જોઈએ પાણી હોય બહુ વધારે પડતું છાતી ઉપર હાથ લઈ ગયો હોય પાચન ના થયું હોય આવા બધા વૈદ્ય કારણો સપના આવવા માંગ પણ ક્યારેક સપનું એવું આવે કે મોટા જંગલ માં હું મોટા મોટા અને પૂર્વજન્મ સાથે એવા સપના ખરો હું એક સમજાવી છું એક પ્રેસ આ લોકો સમજી શકે પચાસ અને બીજું બંધ તમારી વાત ઊંઘી જઈએ એટલે બંધ વાંચ અને તે સપનું આવા છે અને આ ઉઘાડી હોય આ બધું તમે હરોસે ભરોસે બધું ઉગાડીઓ શું સપનું જ છે આ બે પ્રકારનું સપનું છે ત્યાં આ બે પ્રકારના સપના જુદા જુદા કેમ છે કાં કે બંધવા કેમ આવે છે કાંઈ કે બંધવા ક્યાં આવે છે એ બે દેહનું સપનું છે શું છે એમાં સ્થુલ દેહ એમાં હતો નથી કર્મ બાંધવામાં એ કર્મ બાંધવામાં જોકે એનો કાયલ તો પૂર્વભાવત છે પૂર્વ ભવ્ય બંધાઈ ગયા પણ એમાં બે દેહ બંધેલા છે એક સૂક્ષ્મદેહ અને કારણદેહ બે બંધેલા સ્થુલ દેહ બંધેલો નથી મારે સ્થુલ દેહ સીગે અસ્યંત છે સપ્નમાં અને આ જાગૃતિમાં આ સપનું છે આ ત્રણ દેહ કર્મ બંધાયેલો હોય એમાં ખેલ બીજો કયો છે કે આપણા કર્મનો બધા ફળ છે જેટલું જુઓ છે એ જ પ્રશ્ન ખબર છે એવો પ્રશ્ન કરે થાય છે અને રૂપકમાં આવતારમાં આવે છે શું થાય છે રૂપકમાં અવતાર માં આવે છે પરમાણુ રૂપે હોય છે અને પરમાણુ રૂપે અને અત્યારે પાણી થઈ ગયું બરફ આ રૂપક કહેવાય રૂપક આ રૂપક રૂપે એટલો ટાઈમ લે છે એટલે એને પરમાણુ રૂપે જયારે આપડે ઘરનું બાંધીયે છીએ તે પરમાણુ થઈ જાય છે આટલો ટાઈમ લે છે આવતો જેમ વરાળ માંથી બરફ બનાવવાનું હોય તો વરાળ માંથી પેલો પાણી થાય પછી બરફ થાય એવી રીતે પદ્ધતિ તમે રાતે કર્મ બચતા છે કે નહીં રાતે ઊંઘેલો કર્મ બધતા છો ઓટોમેટિકલી બંધાતા હોય તો મને ખબર નથી આખો નિરંતર જીવ માત્ર કર્મ જ બોંધે છે રાત્રે દિવસે કર્મ બોંધે છે આરોગિત ભાવે છે કલ્પિત ભાવે છે કયા ભાવે છે હું વસંતલ છું કલ્પિત ભાવ છે પોતાના ક્ષેત્રમાં હોય ત્યારે કર્મ ના બંધાય સ્વક્ષેત્રમાં અને કલ્પિત ભાવે એટલે ફરક છે તે આપણે નથી જેવા આરોપ કરીએ છીએ પોતે નથી ખરેખર વસંતલા છતાં એ કચ્છના હું વસંતલાું વસંતલા તો વ્યવહારથી ખોટો નથી પણ પાછા થોડી માને છે કે હું ના હું જ વસંતલાવ જો બાંધતા ના હોય તો એમને ગાભોળે તો અસર ના થાય ગજલું કાપે અસર ના થાય પણ અસર થાય તે માટે એવું જ માને છે ને અને મને અસર નહીં થતી એટલે મને હું માનતો આ પટેલ શું ઘણો થોડો ઘણા તમારા માં શાસ્ત્ર માં લખ્યું છે કે ગીતામાં લખ્યું છે કે અહંકાર આકાશ પૃથ્વી પાણી તે અહંકાર અહંકાર એટલે હું કરું છું કરે છે બીજું કોઈ આ વર્ગમાં કોઈને સંદાસ જવાની શક્તિ નથી પોતાની કે જે કેસે હું છું રોજ જોઉં છું ને ત્યારે અત્યાર છે તારે ખબર પડશે સારી શક્તિ હતી એ ડાક્ટરોના ભાઈ ગયા કરીને કહ્યું તારે બધા ઊંચા ઇચાર થવા માટે મેં કહ્યું ડાક્ટર સાહેબ તમને અફેક્ટ થાય બીજા ડાકર હા હેલ્થ તો લઈ ગયો ને તમને તો તમારી જપ્તી નથી વાત શુગર આ તો બધું એ છે આ કરે છે એવું મેં જોઈ લઉં કરું આ બધું સરે છેકો આને આ કોણે એવું કર્યું એ હું જાણ છું સમજ તમે નિમિત્ત બનો તો એમાં તો નથી પણ તમે એમ જ કહો હું ગયો હતો આ આપડા નીકળે છે એટલે મારી પાસે આવે છે કાર્યકારે તમારે બે મને શ્રદ્ધા નથી નીકળે એવી શ્રદ્ધા મને નથી આટલા વર્ષ હવે શું નીકળે આટલા બધા જાય એવું લાગતું નથી ખરી વાત હું પ્રમાણિકપણે સાચી વાત કરું શું દોડ નથી વાત પ્રમાણિકપણે કે છે એટલે ઊભો મારો જશે જ બરોબર આટલા બધા દિવસ રહ્યો તમે તમે એક જ ભલે એમ કે મારો જાય એવું કર્યા એટલું જ મને કહો તો બઉ હું જરૂર આપડે મળીશ ત્યાં હું જરૂર મળીશ આપને એટલે અને તમે છ મહિના એક જ કલાક શું આવે છે આપણે દેહ કરે છે કે આત્મા કરે છે એવો પ્રશ્ન છે એક જ દેશ ના છે મારા તમારા તાર નથી તું મને કઈ તો ચાલશે કે હું નહીં તને નઈ કઈ દઉં મને કઈ તું મને કઈ કઈ તો ચાલશે અહંકાર ને અહંકાર તો એનું બધું સાધન લઈને આવે છે પણ હું આવાગમન કોણ કરે અહંકાર આ જેનો અહંકાર ખરા છે અને આવા ગ્રમણ બને છે શું કહ્યું છે એનો અહંકાર ખરાબ થાય એને આવા ગમન બંધ થઈ ગયું કારણ આવા ગમન કોને આધારે હતું કે એનો આધાર અહંકાર અને આવા ગમન ને આધાર અહંકાર નો હોય તો નિરાધાર થાય પડી જાય શું થાય કોઈ પણ વસ્તુ નિરાધાર થાય પડી જાય ના શું બની જાય અસંધાર બોલતા નથી તમે ખુશમાં નથી આવી છે કે પછી કેમ બોલતા અહંકાર અહંકાર એટલે અભિમાન કે સ્પેસિફિકેશન આઈડેન્ટિફિકેશન કરું એટલે અહંકાર એટલે શું કે માનવ નું ઉત્પત્તિ થાય કારણ કે હું મોટો માણસ છું અહમ ભાવ એટલે શું હું માણસ મારે કહેવાય મારે અહંકાર શું છે કેવી રીતે અહંકાર ઉભો થાય નહીં મારો સવાલ એ છે કે દુનિયાની અંદર આપણે તો માણસો છીએ માણસો તરીકે ચર્ચા કરી શકીએ મનુષ્ય એટલો જ વિચાર કર્યો નથી તો અહંકાર લોકો સમજ્યા છે એ પ્રમાણ નથી શું થયું આ પ્રમાણ નથી પોતાની ભાષામાં જ છે કે આના અહંકાર છે પોતાની ભાષા જુદી હોય દરેક જુદી હોય ને દરેક ની પોતમાં થાય ભાષા જુદી હોય ને પોતે બધા જાણતા હું સમજું છું પણ એ ભગવાનની ભાષામાં નહીં ચાલે જ્યાં આગળ દેશ લેવાનો છે કામ લાગે નહી અહંકાર એટલે પોતે પોતે કરતો ના હોય છકાય કે છે કે શું કરું છું આરોપિત ભાવ આ સમજાય છે તમને સમજાય આરોપિત ભાવ અહંકાર કહેવામાં અને અભિમાની વસ્તુ કેવી છે આરોપિત ભાવ તો જયારે અહંકાર તો છે ગેમરા થી બધા જાત જતા બધામાં પડેલો પ્રાણી માં અભિમાન કેટલા તમે જાણો છો શું હોય કેટલા સરકાર અહંકાર આપણી સમજમાં એ પ્રમાણે આ ઉત્પત્તિના આઠ કારણો આઠ વસ્તુઓ આઠ નું મિશ્રણ થાય એટલે એક જીવ ઉત્પન્ન થયો આકાશ જળ પૃથ્વી પાણી મન બુદ્ધિ અને અહંકાર એ આઠ થઈ એટલે એક અહંકાર ને એટલે એ બંને કારણ ન હોય શકે એ વસ્તુ આ એક કાપડ બનાવ્યું એમાં કોટન જોઈએ ખેડૂત જોઈએ હળ જોઈએ બિયારણ જોઈએ આટલી વસ્તુ જોઈએ વાત કરી પછી પેલા હોય તો એ વખતે અહંકાર ના હોય અહંકાર પેહલો થાય અને પછી ઉત્પત્તિ થાય કેવી થાય એટલે અહંકાર તમે આ ભાવમાં જે જે કર્યા તેનો જે અહંકાર તમે કરતા નથી તમે તે આ તો તમેથી માનો છો મેં કર્યું હતું જો પોતે કરતા હોય ને તો કોઈ સતત અહીં પેલું નાના કારણે તો ના જાય કોઈ છેલ્લા ચેન્જ જાય નહીં કોઈ ના જાય નહીં સંદાસ જવાની શક્તિ નથી મનુષ્યમાં તો છતાં છતાં એની બીજી શક્તિઓ છે એ શક્તિઓ પ્રગટ થઈ નથી નથી આમ તો આને જે કરે છે એવું છે સમજાય છે આ તો લોકો કઈ ખાધું ખાધું તારે આપડે કઈ ભૂખ લાગી એવું બોલે છે ને લોકો શું બોલે છે ભૂખ લાગી લાગ્યું તારે ઓલી નાખીને સરનામ નાખે ઓકે ના ઓલાય એનો પ્રથમ તમને અહંકારનો અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે એટલે તમારું કેવું ખરું છે કે અહંકાર બધી નથી આય મારો કહેવાનું એ જો ઉત્પત્તિ પહેલાં અહંકાર થઈ ગયો હોય તો ઉત્પત્તિ પહેલા કાંઈ બંગલા હોય કાંઈ ન હોય કથા એવા કેમ વિચારો આવે કે આપે એમ કહ્યું ને કે મારે આખી ચાર બંગલા છે મોટા છેડ આ બધા વિચારો તો મારે પહેલા અહંકાર થાય છે ને ત્યાર પછી આ પરિણામ થાય છે અહંકાર અહંકારથી કર્મો બંધાય છે અને તેનો આ ફળ છે આ જો મન વચન ગાય છે અહંકાર ક્વોચ છે શું છે કોજ અહંકાર ક્વોજ છે અને આ ઇફેક્ટ છે આ મન વચન ગાય જયારે કોઝી જ્ઞાની પુરુષ કરી આવે નહી બંધાય નહીં ભગવાન તો છે ભગવાન દર્શન આપે છે હનુમાનજી આમ આપણે પ્રકાશ છે પેલો અંદર પ્રકાશ થાય છે હનુમાનજી નો કે ભગવાન ના એ દ્રશ્ય કેવાયું દ્રશ્ય કેવાય વિચારો દ્રશ્ય ના ભેદ ને સમજે છે તો આ તારું દ્રશ્ય ખરું ને ભગવાન જન્મ નથી આપતા જન્મ આપે તો ભગવાન ના ટુકડા થઈ ગયા બધું પૂછે છે કે આપ એમ કહો કે ભગવાન જન્મ આપતા નથી ભગવાન ના થતા નથી ભગવાન પ્રેરણા કરે છે તેની વૃત્તિ એવી લોકો એમ કે છે ભગવાન મને પ્રેરણા કરી છે ભગવાન એવું પ્રેરણા નથી અમદાવાદ ભગવાન શું શું કરે છે તને અમદાય છે બંને ઘરે જન્મ બઉ સારો છે પુનર્જન્મ શું છે આપડે પુનર્જન્મ છે પણ હંમેશા બધા કઈ સમજીન વળે છે પછી બીજો પ્રશ્ન વાકડા જાઓ તો જાઓ તો પેલો ધર્મ સંદેશ હાથમાં આવે ધર્મ સંદેશ હાથમાં આવે તો લેખ તમને હાથ માં આવે લેખ હાથમાં આવે એટલે પછી તમારી ભાવના ઉત્પન્ન થાય પાસે નિસ્તા આવતા નદી ભેગા ના થાય તો પાછા થોડી વાત ભેગા થાય આ બધા સંજોગો લઈ જાય સરખમ એવી ભેગા થાય બધા ભેગા થાય એટલે કાર્ય નજીક માં બધા મળી મળી ગયા વિષય મા આપડે હોય તો એવું બને આરામચારી ચાલે છે સંસારો બેઠા છે કરે પણ ક્યાં જાય છે પણ અહીં પડી લેવાય નાખી જગ્યા તો હકી કરી આ લોકો ઘર બગલા વધે અહીં પડી લેવાનું પછી જવું કયો હોય છે પણ હવે ખરું છું એ જોઈએ છે ને હેમ ને એ તો બધું અહિયાં છે પણ આકરા ફરીથી અહીંયા આવવું નથી માટે કઈ જોઈએ આ તો ના ટી મારે વાપરે કઈ જવું જેલમાં પૂરા પીવું એટલે ના દોવા પડે ધોવા પડે ચોક્કર કેવી રીતે જાનવર હો કે મનુષ્યુ હો બધાના અંતર આપડે જાતિ અંતર આપણે શું નામ આપવું ઇન્દ્ર ભાવ છે કેવો ભાવ છે તમારે પણ હો તમે અપારો ક્ષેત્ર મંજુરો કુદરત જ કરે મંજૂર કયો એ જ કરે આ તો બધા બોલાય કરતી હોય તો સંસાર રાખવાનો શું સંસાર તો પછી હેરાન થઈ જાય સંસાર હેરાન થઈ જાય શું થાય બાકી વગર નગમો પામો અને ત્યાં આગળ પછી આ ઈટો પકવતી નઈ ગણ ના ગણો પકવે બધી બધી ઈટો ભેગી પકડવા નીકળે અને ત્રીજી અંડરબંધ નીકળેલી કયો રંગ હોય તેમાં આ પબ્લિક ઓવરબંધ છે અને ઘણો ઘરો માલતો છે તે ઓવરબંધ છે તેને શું કરવાનું કર્યું થયું હવે સાંગાર ફરી પાછા માટી રૂપે થશે કરોડો વચ્ચે ત્યાર પછી ફરી માટે આવે તારે ફરી પાછા એટલે ચોરાશી લાખ યોગ્ય ફરી અને અંદર બંધ થયો નઈ ત્યાં અંદર ફરી પકડી થઈ જાય તૈયાર કાચી નીકળ્યું શું ઓવરપટા નફામાં વેલ બંધ થશે એટલું પ્રોબ્લેમ લખ્યું આ તમે બધા અંદર બંધ એટલે તમે વેલ બંધ કરી આપ્યા તો ઓવરબંધ તો શું થાય હોરબંધ આવે તો આવે મારી પાસે મેં પણ હોરબંધ નહી ચાલે આવ્યો ભલે એલાવ નહીં કરે તમે રિફોર્મ થઈ ગયેલા હોય છે એટલે આજે જોઈએ લોકો નથી અંડર બેન્ડ છે એટલા બધા હતા પાણી બે ગમે લોર ગમે તે હું સવાર માટે ફ્રી પણ રહી ના વાયર આ ખરા પડ્યા છે ને એવું આ ખાઈ આ ખાઈમાં બધા ગાડી નો છે એને કરતા આ રો આ ખાડો છો પડ્યો કે કોઈ રસ્તો બતાવતા નથી એટલે આ ખાડામાંથી આ ખાડા આ બધા સાધુ આચાર્ય બધા આમ ના કશું આમ કરો આમ નહિ આમ કરો હા બંધ કરો બી કરોથી કરોથી એ બધું જ મુક્ત બંધન અને જે આ શબ્દો નથી ત્યાં મુક્ત તમે માનો તમારી પાસે બેંક માં દસ લાખ છે માનેલું તમને લાદ લાગે ખરો લાગે માનેલું નથી માની ગયા છે તમારે આમ કરીએ છીએ નાના યુપન જઈને પાસે જવું નહીં તો તેને દેખાણ જાય છે પડે મેરાથી હું તો હું તો હું તો નારિયે વધે નહીં પડશે એ પાછા કહી દે કે નારિયે તો વાળી વગરના લાસ પાણી વગર નગર ના હોત તો પણ કેટલાક તો દાદા શું કરે છે અથા નાખે છે અથાડી વેરી નાખે છે પાણી કઈ પોપડું કાઢી ને પછી ચોટાડી દે છે અરે હા કોણ તમે આવતા આજે વેચનારા છે બસ આવડે મેડેલું આ બ્રહ્માંડ તો બહુ મોટું તેમાં આ દેવ લોકો એવું બોલતા નથી કે મનુષ્ય દેખાય છે બધા આ મધ્યલો દેખાય છે ને ઈચ્છલ પાંચ થી મળીને એક ઇન્દ્રિય સુધી ના જીવો કઈ અનંતકાર જીવો દેખાય શું એ બધા હું કરું છું બોલતા એટલી જ ઇભાવી મુક્તપણા નું ભાન થયેલું બધું કાગળ એને કરનારું ક્યાં છે ને કરનારું કહે છે જ્યાં હજી કરે ત્યાં સુધી ભ્રાંતિ જાય નહીં પછી સાધના કરો કરો આ સાધક સાધક અવસ્થા આ સાધક બાધક અવસ્થા કેવી છે બંધન કરજાય ખુ એની અંદર કર્મ તો છે જ દેખાયા કર્મ તો કરું કરવાની આ તો વાત કરું છું સાચા રૂપિયા જમે કરવાનું હોય કોઈ ને જે ચારસો રૂપિયા જમે કરવામાં આવે પછી આખો તો આખો સંસારમાં શું ગમે તું સાધના કરતો પાસે મૂડી શું હોય પાસે એક બાજુ કોટ નો જયારે વેપાર બંધ થાય બાધક દશા બંધ થાય ત્યારે સાચા સાધક કોટ નો વેપાર બંધ થઈ ગયો સાચા સાધક નો વેપાર બંધ થઈ ગયો છે પણ એ બાધક નથી આરામ સાધક છે કેવું છે એટલે નફો થયા કરે નિરંતર સમજ સુધરે તો ભાઈ આચાર તો ઓટોમેટિક સુધરી જાય એમ કે ભાઈ સુધરે ગણા સુધરે એની કઈ બધું જરૂર નથી સુધી તરતી નથી ને તો જરા વાર લાગે વાર લાગે સબોતે પડી એ લોકો વાલ કહેવાય સારી વસ્તુ છે પણ જો અંસરાચાર ઋપણ થાય તો ભાઈ આચારી જગન્નાથ ભાઈ આચાર્ય અને કોઈ ચોખ્ખી ભાષા વાળું હોય બોલે તો નારાયક છે કે જય તમને હૃદય રાજાથી રાજા છે પણ અત્યારે મન જતું છે દારૂ નો અમલ છે કે અમલ તમારે પકડી જશે સંસાર નો દારૂ આ શક્તિ એની પાછળ બારા પછી એમના શું થયું આશક્તિ વધી જાય તો બિલો ના બંને જીવ છે અને બઉ આશક્તિ બિલો નો અગર વિચારો થઈ જાય છે આતક્તિ નોર્મલી ગયો સારા પીવા જુલાગ્રસ્ત શું થાય આંતરડા બગડે નવા મળી જાય ખરાવો પૈસા કમાય શું થાય એ હાથ પગડી જાય તમે તો કોન્ટ્રાક્ટ નો ધંધો છોડતા નથી વા મારે થોડેલો બંધેલો નથી હું આખરે તમે કાયદ ને કારખાના ફોનુ કાઢું પણ મારે ના કાપવાનું કાર છે તમારા બધાને બીજા ભાગીદારોથી નાખો એમાં હું છૂટો હોઉં તો તમે શાંતિ કરી મારું નામ લાગેલું હોય તો હું પાછી ગયો પાછું અને ભગત એ તમારી ઘરવાડી બધું નિકાલ કરી તમે તેની વરસાદ જોબી ગયું હોય તો નિકાલ કરી દેવું જો બહાર હોઉં તો જો મને છૂટો રાખો તો નહી તો પકડી દેવ રાખે છે આ જેટલું જૂનું બંધન થયે છે ત્યાં કરે છે ત્યાં કરે અને ક્યાં સુધી આ થાય એટલે ક્યાં સુધી ખબર આ શેર નામ નાનામ જોડેલા ને આ બધું જોડે એટલે ધંધા ધંધા કરે એની મેરેજ આ લોકો કેસવાન ભગવાનતા નો રહેવા છતા મોટું જમતા આટલા મોક્ષ લેવા વધારે ગબર છે જય સત્રીદાયું સાચી વાત છે પછી ભય લાગે છે જ્યાં એ બધું છે ત્યાં આગળ સાચા પુરુષો નથી શું કયું સાધક બાધક છે શું